હરી જોવાના વિ હેડો કબાટમાં હેડો અને કબાટ માં ભાઈ વીસવી દેખાય ના દેખાય એમ આપડે પાસેથી એમ ધપો મારવાનો હવે તમારે સાથે ગભરા થઈ જાય શું કર્યું પાછળ ખબર ઠોકવાનો કેશ બેંક નામે ઉદાર નથી હવે ટાઈમ વાગ્યો થઈ ગયા ને હવે ટાઈમ માં કઈ અધરું લાગતું નથી ને હું હવે અધુ વાક્ય આપું છું બાળકો છે તમે ના ઓળખતા હોય તો જીતુભાઈ બધા જોડે હિસાબ નથી ને એટલે તમારે અમુક જ માં આવશે હિસાબ છે પચીસ કે પચાસ હાજર એ બધા હિસાબ આપડે ચૂપતે કરવાના છે આપડે બીજા બધા જોડે હિસાબ છે નહી તો આપડા આપડે નામ છે પાંચ સંભાળો તમે કોઈ ઓફિસર ને કહો મોટા ઓફિસર ને કે ભાઈ આ લોકો ના તમે ઝા જે નિકાલ કરીને ખરાબ ફાઈલો હવે ફાઈલો શું ઋણાન બંધી એટલે ઋણાનબંધી શબ્દ બોલતા વાર લાગે એટલે એફઆઈઆર ફાઇલ કેજો શું કેજો આપડે સમજે નામ આપણે આ વિષ્ણુભાઈ તમે કહો વિષ્ણુભાઈ ફાઇલ છે સમભાવે નિકાલ કરવાનો હવે અત્યાર સુધી હું હતું કે કોઈ મળી આવે તો તમારું મોડું એના હવે ચડી જાય જો કોઈ હસતો હસતો આવે તો તમે હશો એવું હતું અને હવે તો ચઢાવી ના મલ ચઢાવી હવે આ નિકાલ કરવાનો છે આ ફાઇલ મારે નિકાલ કરવો છે એવું તમારે સ્વામી આવ્યો નક્કી કરવું કે દાદા ને શું આજ્ઞા પડવાની સંભાવે ફાઈલ નો નિકાલ કરવાનો એમાં ભાઈ લાગે છે આ તો આજ્ઞા સંભાવે ફાઈલ નિકાલ આ સ્વાટી આજ્ઞા સંભાવે ફાઈલ નિકાલ ऑफिस दाखल आप जमान दो आप पांच मिनिट रही आगे गया अंदर रसोड़ा जो बहन से कड़ी उतारता था वासी तरह खसी गई कड़ी ऊँधी थी गई कड़ी ऊँधी थी गई તમને કયું હાજર થતી આપણે સમજવા વ્યવસ્થિત શક્તિ ઉધી કરી તમને સમજાવ્યું બધાને તમને સમજાયું આ વ્યવસ્થિત શક્તિ ઉધી કરી એટલે આપડે એમને શું કેવું કે તમે દાજવા નથી ને તારા મનમાં આદર થાય છે અને આદર થાય ના થાય એમ દરેક જણર થતી આ જ્ઞાન એટલે તમારે શું કરવાનું સંભાવે નિકાલ કરવાનો અને બીજું છે ફાઇલ નંબર ટુ એ જોડે સંભાળો નિકાલ કરીને કહે કે આ ભાકરી છે ને અથવા ને ને કેટલીક પંપારવાનો ના બને તો બીજો રસ્તો તમને દેખાતો વખતે બીજો અહિંસક રસ્તો હા ત્યાં જાય ને ઉભી રહી આગળ અને તૈયારી કરે તો આપડે શું કરવું ભેવાની વાત કરવાની આપડે આપડી ભાષા વાત કરીએ ના સમજે એટલે એની ભાષામાં વાત કરવાની પણ હોય કારણ કે શરીર ઉપર નઈ પદ્મ એને પોતાને સમજે છે કે આ ના કે છે મને આવવાનું આપણી ભાષા સમજી જાય ના દેખાડું ના કરતી હોય તો પગમાં મારવી શું કયું મારવી તો પગમાં પડી એની ભાષામાં વાત કરજો શું કયું એની કઈ ભાષા એને સમજાય ક્યાં એને જોડા બધી આપડે શું થાય આપડે નુકસાન બઉ મુશ્કેલ મુકાય બિચારી ગભરાય ને ખાલી એટલે એને સમજ પડે કે હા તો ચમત્કાર થાય તમે સમજ ને એટલા ધાર નિકાલ કરવો શું કરવા સમજો ને બેસ ને એના કે એવી અહિંસા કરાય છે આ એક દાખલો થઈ ગયો આપડે નિકાલ કરવાનો આપડે જોડે સંભાળી અથવા જોયા કરો ધ્યાન શું ત્યાં વિષ્ણુભાઈ શું કરી રહ્યા છે બુદ્ધિ શું ચાલી રહી છે આપડે જ્ઞાતા ધતા અને તમે ધ્યાન માં બેઠા છો પછી બારણા ઉપર ફોર્મ થાય આપડે સમજી જવાનું કોઈ ફાઈ લઈ આપડા જ્ઞાન થી પેલા જ્ઞાન થી નઈ ચાલુ છે કોઈ ફાઇલ આવી તો પણ આ કયા નંબર ની ફાઇલ એ જ ખબર પડે એટલે સુલેમાન જોડે જોડે અને પચાસ નંબર હોય આપણી એને કઈ તું જ કરાયો છું કારણ કે તમારે સાઈન કોટલા મોકલ્યા છે મેતાજી પૈસા નથી આવતા મેહતાજી કહે કેમ નથી આવતા કારી રહ્યો છે એટલે આપડે ચાલી રૂપિયા નો તો અમદાવાદ પટાશી ચાલી બધે પટાશ એના મામડા નિકાલ કે એટલે જતી વખતે આપડે પૂછીએ કે તમારે કુતરા જોડે એવી રીતે થાય છે કે કુતરા ને દુઃખ ના થાય અને ભેંસ તો શા માટે વધારે દુઃખ થાય એના કરતા થોડા દુઃખ થી સમજણ પડી ગયે એની ભાષામાં વાત કરીએ દરેક ની પોતપાળ વાત કરવી પડે શું કરવું પડે એની ભાષામાં ખબર કરે ને કોઈ ઘોડો માણસ આવ્યો હોય આપણે દેખાય અને ગોળ પણ દેખાય તો એ ઘોડા નું ગીત કરવું હોય તો આપણે એને જાલી અને બહાર માસો પાછો ખેંચી જવાનો એનો એ કઈ ગુનો નથી એને એની ભાષામાં વાત કરી હવે એ છતે ધુલેમાન ગયો કરીને પૈ ઓછી લઈશ અને સાહેબ કે પૈસા આપીશ નઈ ઝઘડો ચાલ્યો આપણે ઘેર પથાર સંભળાવું હતું ને એટલે પછી સાહેબ શું કહ્યું તું મારી ઓળખ નથી સાહેબ સાહેબ આપતો બહુ મોટા માણસ છો કોંગ્રેસ ના બહુ મોટા માણસ છો પણ મારે છે તે પૈસા મારે ભાવ વધી ગયા છે કોંગ્રેસ ના મોટા માણસ હોય પણ હું એક પૈસા છોડવાનો નથી એટલે સાહેબ કઈ ગયા મનમાં કે આ આવું કેમ બોલો છે એટલે મનમાં એક નક્કી કર્યું કે હું એખું છું પૈસા બધા જ આંખું તું આ સડાડી દઉં છે હું આ તારી વ્યક્તિ સાહેબ બધા પૈસા ક્યાં હુકમ હે હું તને જોઈ લઈશ કે સાહેબ મેં બીજે કાપુ પૈસા આપ્યા વેર વધારી પડ શું કહ્યું વ્યાર ના વધાર છે હવે સત્યુગમાં પ્રેમથી બંધાતા અને અત્યારે વેર થી બંધન છે માટે વેર ન થાય સમજાય ને વ્યાજ ના થાય તું જ જોવાનું એટલે સંભાળ નિકાલ કઈ નાખવાનો આવશે ને કેટલા આગળ ચાર પાંચમી આજ્ઞા આપું છું મકાન છે વિષ્ણુભાઈ નામ નું છે ને સુધાર્ન નામ નું નથી છોકરા છોકરા નામ ના વિષ્ણુભાઈ નામ ના સુધાર્થ નામ પર કશું નહીં બેંક માં છે બેંક માં ખાતે વિશ્વ નામનું હવે તમારું નામતા આપણે ચોપડું છે રકમો ત્યાં જેટલી આજ્ઞા પાડશે એટલી જમે થઈ જશે જેટલી તમારે આજ્ઞા પાડશે એટલી મને જમે થઈ જશે તમે કોઈ ને पुर जो होती है तीज पुस्तको आगे आ संग पुस्तको तुम वाँचो अथवा टाइम तो आप जब चौथु एक छता अक्रम विज्ञान मसिक निकले આવે છે કોઈ વખત તમારે અક્રમ નામ નું માસિક નીકળશે જમ્યા થયા કરવનું થાય નઈ સિદ્ધાર્થમાં કરવાનું થયું એટલે બને એટલું દાદા જો અહી હોય તો ફરી પણ દર્શન કરવા અને એની પણ આશીર્વાદ લઈ લેવાના પછી આ છોકરો મોટો થયો છે ત્યારે દુકારે બહાર હું મારો આત્મા કલ્યાણ કરી લઉં પણ અત્યારે તો તમે મારી પાસે પડી ગયો તો તમારી ફાઈલો બુમા બુમ કરે અહીંયા આવીને જીસુભાઈ ક્યાં છે ફાઇલો આવે ને એટલે મારે તમને આ એ કાયદેસર દેખાય એવું નથી તમને માટે તમને બીજું એક જ્ઞાન આપ બીજું એક સર્ટીફિકૂટ આપું કે જેના આધારે તમને આ કામ થાય શકાય એવું નથી અત્યારે અગિયાર વાગે તેનો વાંધો નથી પણ જોઈ જાઓ ત્યાં વાંખ્યો અને આ દાદા દાદા નું થવું છે વાંખ્યો મિસાર દાદા દેખાવા ના દેખાય તેનો વાંધો નહીં બુદ્ધિ છતાં એક્ઝેક્ટ ના છોડી રાખે તો બોલતા બોલતા શી જજો અને કોઈ હરકત ના થાય એવું આપડે કોણ સાંભળે અને દાદા દાદા દેખાવા એટલે આખો દાડો છે જોડે રહેવા જોડે રહેવાનું શું થાય વાતાવરણ મળે જોડે એમનું મળી દર્શન કરીએ તેની શક્તિ આપડે શું થાય રાતનું આપ્યું દર્શન થાય તો ડિરેક્ટ શક્તિ પ્રાપ્ત થશે સમજ ને અને રાત્રે તમારે આ કરી અને સુઈ જવાનું બે મિનિટમાં ઊંઘ આવે તો ઊંઘી મિનિટ ઊંઘ આવે તો ઊંઘી જવાનું તો આવે ઊંઘી આમ કરીને તમારે ગોઠવડી કરીને સુઈ જવાનું રોજ સમજો થાય એટલે બુદ્ધિ મારી ડખો કરે આ સાયન્ટિફિક વૈજ્ઞાનિક છે ને એવા કયા પ્રમાણ જો કરો ને તો બઉ સારું પડશે શબ્દ શબ્દ મારા કયા પ્રમાણ કરું નથી પણ વૈજ્ઞાનિક છે એક બટણ જો ઊંધુ ડબી જાય તો શિયાળ દરે પંખા ભરવા મળે એટલે આ બધું પદ્ધતર તમે કરજો પદ્ધતર કરવું છે હવે તમે ખરેખર છો અને વ્યવહારિક રીતે તમે ભીતુ ભાઈ છો અને કોઈના સસરા છો કોઈના પામા છો કોઈના કાકા છો બધું વ્યવહારથી અને નીચે તમે શું નિશ્ચય થી વ્યવહાર થી તમે આ બધું વ્યવહાર પેલા તો નિશ્ચય થી સુધારતા આપણે વિષ્ણુભાઈ કેષ્ણુભાઈ બોલતા હતા તે ઈ ગોઈજ હતું શું હતું તમારું નામ હતું પણ તમે હું વિષ્ણુભાઈ છું ખરેખર એ જે બોલતા અને ઈઘોય જેમ ગયું એની જોડે મમતા પણ ચાલી ગઈ સમજ ને એટલે અહંકાર મમતાના સ્વરૂપ ત્યાગ થઈ ગયો આ ભાઈ નો સંભાળો નિકાલ કરવાનો રહ્યો આજે તમારે સુદ્ધાત્મા ની પ્રતિ બે હજુ સુધાર ક્યારે अत्य प्रती है अत्य सुधात्मा दशा प्राप्त थी नहीं खरेखर सुधात्मा थी गति बैठी से तो अत्य कई दशा से अंतरात्मा कई अंतर आत्मा અંતરાત્મા થયા અંતર આત્મા કેમ ઇંગલિશમાં ફાઈલો જયારે નિકાલ થઈ જશે એટલે શું થઈ જશે ફૂલ ગવર્મેન્ટ સમજ આ ફાઈલો છે ત્યાં લઈને અંતર આત્મા દશા થઈ સમજો ને શું શું થયું નિષ્પક્ષ હવે મુસલમાન માં જૈન છે એવું કશું ના આવે છે આત્મા ધર્મ એ સ્વધર્મ છે અને દેહા દેહાદી ધર્મ એ પરધર્મ છે પરધર્મ ભયાવ છે અને સધર્મ મુક્ત ને આ બાદ સધર્ નો અર્થ કર્યા છે પણ સધર્મ પોતાના ક્ષણો પોતાના સ્વરૂપ નો ધર્મ એ સધર્મ અને બીજા બધા છે આનાથી છૂટા છે તમારે આ વિગત કેવા પડશે કારણ કે વિગત ચુકતી તમે નાખો તો ભૂલચૂક થઈ હોય કોણ સુધારી આપે આ બે બે કલાક ભૂલ ચૂક થઈ હોય ભૂલચુંક ને લઈને તો બગડ્યું હોય જ્ઞાન તો હું તમે મને કાલે ભેગા થાય તમને સુધારી આપું સમજ એટલે કાલે તમે કેટલા વાગે ભેગા થજો બધું લઈને આવ્યા પ્રકાર દાદા તારીખ પચીસ બે પંચ્યાસી સમજાવી જરૂર છે એ પછી પાછા આવે એ બધું તો રમેલા છે આ બધું આ બધું એ તો આ સાચું બસ બરાબર કોલેજ છે આ અમારું પોલિટિકલ જો હોય ત્યારે હરી રે ને કે ને હરી વળા મારી જે આવી કરે છે હા આ વે ખરાબ છે ગંટીમાં હેરાને હેરાને કરે મારા બધી કારી કરે છે Ah, ya me. Ah, ya me. No puedo llevarte. A ver si me va a llevar. Está tocando la nariz. Ah. Vale. <risa> ah, ¿dónde era? Ana Gega, ya era yo buscando. Para todos. રે ઓ નાડા સી આવે કે યાર એ કેવાનું બે ભાઈને લીધું બે ગાયો હા મો મો મો વાતો કણનો ખાશી મત દેમો જે કે મનમાં અમારે બેને એવું છે કે જે કંઈ લાગે એ ફટ લઈને કરી દેવાનું પછી કરવું બેને તાકા ખરાબ પછી ગાવ અરે આ તા ને નિવાન થયલા ભાઈ એ દાડ ના લે એ ઉને બંધા ઉને બંધા પ્રતદાતે જાતે આગર મંદિર વળલા બેઠા છે દેવાને એકલા હે મારો કાળ મુટકેને તેડતા દોડે હોય અને તેના વળવું છે પંડા દાય એની સખિયત બકરી અમારું તો પકડે છે હા બહુ હાથી છે તે જે બોલ મળતા આ બોલમાંથી ફરતા જ છે એટલે પચારો દેખાય છે બને સંજય બોલે સમજ સારી છે અમારી સમજ પડે છે ને હાજર છે બાપ ના પૈસા પોતાના હોય છે જો બને આ બને છે બને નહીં બને છે એ એમ જ આવતું હોય બને છે એવું બને નહીં બજુ છે આ દે આ તો જગ્યા છે જો આ ભાઈ પાછળ મહી થાય ને બરકત પુનારી બગડાય છે એ કોણ ના એ બહુ લાંબો માથે બહુ બેટન કરી અત્યારના પ્રયત્ન થી અત્યારે પ્રયત્ન કરે છે એમ આપો છો તો અત્યારના પ્રયત્ન થી કે પ્રારંભ થવા કઈ ફેરફાર થાય ખાવ આ તો વાળી નીકળે ને વાત નીકળે ની બોલે હું બોલું પણ એટલે પોસિબિલિટી ખરી વાતવાની શક્યતા ખરી ના એવું થાય હોય તો આવું લીમેટ બને એમાંથી કઈ આ શબ્દો આ શબ્દો વધી કાબે હું બોલું આ ના બોલતા બોલતા હું ના બોલું હું બોલ નહી તો બધાનું જમાવું ના પછી માં પણ હટાયેલા તમ ઉપ તમારે તો સારું છે માઇનસ નથી લોકો ને માઇનસ કરે પચી પચીસ લાખ માઇનસો આપડે ક્યાં આપણું કઈ છે નહીં વાંધો નઈ પણ લાવે દાદાજી પડી ગયા હોય આ બેંક ના પૈસા હોત ના પૈસા હોત હા કોઠે વાળા ઉપર બેંક <laughs> <laughs> ભાઈઓ આમ બધ લેવા કાયદેસર છે એ બધે છે એ જ કાયદેસર કેમ પડે એના બીજા બહેન ની બદલે શું કરી ભાઈ આવ્યો હમદેક સમજી ગયો છે પણ તૂટી ગયો બઉ ઝઘડા હતા મને મને કહે છે કશું ચાલુ નથી બેંકો પૈસા આપીને પૈસા ને આપડે લઈ લેવાનું પછી બેંકો આવું જ કેવા બધા જગ્યા બેચ્યા કે ધંધો કરે બે માણસ થાય છે પોતાનું દુભું કરેલું દુઃખ હતું કાલે તમારે દક્ષિણ આફ્રિકા ગામ જ છે નથી <laughs> કરે <laughs> અને એ પ્રમાણે તો ચાલો તમે આફતો વધારે તમને ધીર દીધું શું લાગે છે દેખાઈ જાય ને હા વિખી જાય આવે ને વાંધો ને પાણી પાડી આપડે આપડે ધ્યાન ગયું આગળ બધા બધા ગયા હોય ગમે એવા ગયા આપણને જે પામ લાગે આપડે અને આપણા માટે ક્યાં કાર ખરાબ છે આપડે તો અત્યારે આનંદ માં બેઠા છીએ ક્યાં ખરાબ છે પછી મુક્ત થઈ નહીં હોય તો મુક્ત થાય બનાવી માં બનાવી માં હોય તો વિચારવા માટે નથી આટલું બધું દેખાડ્યું બધું બહુ ચાલી છે આ ધીમે ખરી બધું આવો સર એમાંથી બધું ચાલુ આખું બધું ભગવાન કશું થાય છે ઘણું અંદે છે આખું ફાઉન્ડેશન જ ખોટો મૂકેલો ફાઉન્ડેશન જ ખોટો ને જો શું અમે તારા સાચું એટલે સાચું સોરું હોય થોડું ખબર જાય ભાગ વધે હું થોડા બધા ભાગ વધી જાય હરાપા ભાગ્ય કેમેરા બહુ બધી ગણ કોને ગણ દેહતા આટલી કોને ગણ આ નિકાલ તો મારતો આગરે ને ઇબકરો સંભાળ કે મે પણ એલો વાડુ બોલે તો કે તે યાર મિસકેનમાં મી ભાગે ને આગરે કેમ બકલે ત્યારે પણ સંભાળાનો નિકાલ કેવી રીતે થાય પછી ઠીક છે તારો સંભાળા નિકાલ કેવી રીતે થાય પછી હા પેલો કેક મારે જોઈએ એ લોકોએ મને આ જોઈએ હા તો જે દે દઈએ આપણે આ તો આપે જો આપો જો એને ખાવું છે ને આપણે ખાવું છે જો હા લખીને હું કાવું છું મને એક તો વકીલે શીખવ્યું તો કે કે વકીલે તે વકીલે કે दादाजी એકનું એક તારમાં આવું બોલજો હા વાતમાં એ ઓ જે બનીશે તો કઈ છે જો છે પછી કહીએ એટલું અજમકો આ તબક્કો છે એવું નહીં ગભરાવાનું કેમ કરી મારા પાય ને આ મોટા પછી પછી જવા મળ્યો તમે પોપ થઈ જાઓ ને વકીલ કે વકીલ નું કહ્યું કઉલવાનું બોલ બોલ મેં પછી વકીલ ને કહ્યું તમારે ક્યારે હું મારે મારું પર બોલું કારણ ભાઈ તમને પોપટ થઈ જાવ અહિયા આગળ આવું આવું ના આવડે તે શું કરે વકીલ નું કહ્યું ગુનો કર્યો આ પ્રમાણે જ ભાઈ ચેલો ગુનેગાર થાય અને હું તો ગુનોમાં જ વકીલે કહ્યું એ કે મારું બોલવાનું પણ દાદા પેલું વોટ માં તો એવું થાય કે આ તો તમે વોટ પર લીધેલો હોય ને જે બોલનાર હોય લીધેલો હોય ને આમાં જુબાની આપતી વખતે જે બોલનાર હોય એને સ્વાગન લીધા હોય ને જે હું બોલીશ બોલીશન લઈ પછી થી બોલે લઈએ દાદા મારો વસ્તુ તરીકે નો અનુભવ એવો છે કે સ્વાગન લીધા પછી થી બોલવાની શરૂઆત થાય છે પ્રક્રિયા એ પેલા મારે જૂથું બોલતા વિચાર કરે મારે શું કરવું તમારે તમે સુધાર્મા પ્રભુદાસ પટવારી પેલા કે તમારે પ્રભુદાસ પટવારી કેવું કે જે મારે જે આપી દો અને જે અહીંયા આપો છો લેચોરિયો અમે એવું આપીએ ને મૂસા દાર પણ એની રીતે કેવી રીતે આપવાનું હું સુધાર્થ માં છું આપના પણ બઉ પકડે મને કહેતા ને બઉ બઉ આનંદ થાય બઉ આવે પડી ગયોગ્રહ છે હવે બાઈ વકીલ ને ત્યાં વડોદરા સાંજે મોક્ષ મા કર્મ ક્ષ એટલે મોક્ષ હવે તમે કહો શબ્દો છે ને મોક્ષ ફળ મોક્ષ મા મોક્ષ ફળ આ ત્રણ શબ્દો આ તો હું પૂછું છું પછી શરૂ થાય છે માર્ગ પણ તમે એ રસ્તે જતા આવ્યા બધા ટ્યુશનો એ માર્ગ પણ મોક્ષ લખી રાખે મોક્ષ લખ મોક્ષ માર્ગ મોક્ષ ફળ